પદ ગવું રંગ લાગે આપણને આમ તો કામ માં રહે સિનેમા નો પદ ગાય ને આપડે નવું કરવું અચ્છા ન કરવો અને નમસ્કાર વિધિ સ્થિરતા હોય તો ચારતા નો હોય તો થઈ ગયું કે પછી વખત રહી જાય શું ભૂલી જતા એટલે પછી પ્રતિક્રમ કરવા શું નહીં આખો દાડો થયો હોય તે રાતે સંભાળી ને પછી દાડાના પ્રતિક્રમ કરવાનો અને આખી રાત હોય તે સંભાળી અને હવા માં કરવાનો તે દાડાના કરેલા બે સીખે રાત ના કરેલા તમારું કે સમજાવું કરે છે અને તે પાછું કરે છે કેવું માસદી ભાષાનું સમજે નહીં ક્યારે એને સમજાવ્યું અંગ્રેજી આપડે કહીએ સમજ નથી પડતી તો મેં એમ કીધું કે તમે મને સમજાવો તો કે સમજવાની શું જરૂર છે વાંચા કરવાનું રોજ એક અમારા મિત્ર હતા એ બહુ જ અરુણ ના મિત્ર હતા એક તમે ઓળખો છો સુતરિયા સુતરિયા તમને મળવા અમારા ઘરે ભાવના હોય છે માહિતી પણ દાદા આમાં શું લખ્યું છે એ સમજવાગર ભાવના કેવી રીતે એવું છે તો તમારે પૂછે પૂરા ના હશે એમાં તમે પૂરા સમસ્ત હોય તે તમે અધૂરો હમસ્ત હોય તમે તો આવી ભાષામાં શીખવાડવું ફરી પાડવા તમારી ભાષા શું શીખવાડવું એમ ક્યારે એ ના કે સમજવાની એ ગુનેગાર નથી ગિલતી નથી ગિલતી નહી બીજા ને પણ એમ કે તમારે પણ એક જરૂર નથી વાંચ્યા કરો એમ બધું એને ભૂલ્યું એની ભૂલ અમારી વાણી ચોપડા માં આવી ભગવાન ને શુદ્ધાત્મા માં શું ફરક છે ભગવાન શુદ્ધાત્મા દેહ ની બાર છે એટલે તમારા આત્મા છે બે થી રૂપિયા વર્તે છે અને પોતા પણ હું નથી પોતા પણ પોતા પણ એ તમારો આત્મા અમે તારા કયા પણ કરી એટલે પોતા પણ અમારું છે કહ્યું જ્ઞાની પુરુષ ને અમે જેની ભજના કરી છે જ્ઞાની પુરુષ ને તો કોઈ જાતની સહા ના હોય કોઈ જાતનું છે તે હોય ગર્વ નથી ગારવતા નથી ગર્વ નથી ગારવતા નથી ગર્વ નથી ગારવતા નથી પોતા પણ નથી એવી આશ્ચર્ય પ્રતિમા બીજા બધા વખતે પણ નાની પુરુષ ને કહો છો કે આત્મા ને કહો છો શુદ્ધાત્મા ને કહો છો આ દાદા ભગવાન નાની પુરુષ કે આત્મા શુદ્ધાત્મા પુરુષ આપશે અમારા જ્ઞાની પુરુષ જે જ્ઞાની પુરુષ કરે જ્ઞાની પુરુષ કેમ્ઞાની અધૂરા હોય અધૂરા હોય એક ડિગ્રી બે દિગ્રી ત્યારે દાદા ભગવાન તો પૂર્ણ થશે એજ શુદ્ધાત્મા એજ મહાવીર એજ બધું જે ગણતરી એ પૂર્ણ થશે ને પછી મેલા એક વખત સત્સંગ મળેલા કોણ મોડે તો બધા વાર બોલે બધા મોડે બોલાતા મજા આવે ને એટલે આખી ચરણ બી આખી એક જણ બોલે બીજા બધા પાછળ બોલે ને કે સાંભળે ખાલી પછી બોલે પછી પેલું બોલે પછી બોલે બોલે એની ઉપર ચોપડી વેખાય કરવા જેવું અને આ બધું આ જેટલું કરો છો ને એ ધીમે ધીમે બધા મોડે આવ્યા હોય કંટાળો આવતો હોય ચોપડી ના હોય ના હોય તો આપડે આપી તો મે એ શુક્રવારે જ રાખવો પડશે નો ફરક આટલો છે આપડા પ્રશ્ન હોવા એ તો બધા પછી આ સારું કરવું તો ચાલુ કરે કરવાનું એક પ્રશ્ન થઈ જાય બધા એટલે આપણી નો એટલે એક જણ વાંચે અને પછી કોઈ ને કઈ પ્રશ્ન હોય તો પૂછે એક એક ફકડો વાંચતા જઈએ અને થોડો ભૂલવાર વિકલ્પો કર્યા છે ને એ બધા વિકલ્પો છે ખોટા ના કેવાય વિકલ્પ ખોટું કેવાય વિકલ્પ ખોટું કેવું એ ગુનો પણ વિકલ્પો છે એનો આપડે હેલ્પફુલ ના કોઈ પણ વસ્તુનો અર્થ શબ્દ હોય પાછો પાછો એનો અર્થ હોય એનો અર્થ હોય એનો અર્થ હોય એના અર્થ નીકળતા નીકળતા નીકળતા ત્યારે પરમાર્થ પોતા છે પરમાર્થ આત્મા એટલે છેલ્લો અર્થ નો આત્મા હોવો જોઈએ એવું આ ઓમ નો અર્થ શું છે બઉ જ આ કરેલા નમો હરિહ નમો શુદ્ધાળમ નવાર્ય નમો જન્મ લોહી નમસ્કાર ને ઓમ શબ્દ મૂકેલો બસું બોલશો તો એ ચાલશું પહોંચી જશે તે આગળ ત્યાં આટલા જ પુરુષો ઓમ સ્વરૂપ છે આટલા પુરુષો ઓમ સ્વરૂપ છે તે ઓમ સ્વરૂપ બોલશે પહોંચી મૂળ વરસાદ એટલું એમ કઈ ધીડું પાડી હતી જુદું તમારું જુદું આ મધ્યદ વાળા હા એમાં પણ નમો જયારે ગુજરાતી સમજાવું તાર્મિક આમાં કઈ જૈન જેવું લાગે છે આ તો જ છે કે આ બધું આપણા લોકોને આ મત ઉપર કરીને મારી મારી નાખ્યા લોકો કોઈ વૈષ્ણવ ધર્મ પાડતો હોય કોઈ ધર્મ પાડતો હોય તો વૈષ્ણવના આચાર્ય શું શીખવાડે જો શિવના મંદિરમાં જશો નહીં તેના દર્શન આપણે કરાય નહીં પછી કપડું કપડું હોય તો આટલું બધું નહીં બાકી એનું કારણ શું દાદા શિવ શબ્દ થી કેમ આટલું કેમ શિવ શબ્દ ના આવે એવું કે વૈષ્ણવ વાળા જાય નહીં એ બધા અત્યારે એવું એન ના બધા ગેટવા જ છે કારણ કે કોણ કે બસ પોતાના બૈરી છોકરા ગમીન જાય ધંધારો જાય એમ જ મસ્ત પેલા પડે ના હોય મધ્યમ કે વિચારકો માટે અત્યાર વિચારકો થયા ને તો આવી વાત જ ના ફળાય વાત તો હોભળીને હળા ની હોય કરોડ અંગે લોકો આપણા દેશ મોક્ષ નો માર્ગ એટલે આ ધર્મ પાસે મોક્ષ નો માર્ગ કે છે શું કે છે આ ધર્મ કોને કહેવામાં આવે છે ખોટું છોડો અને સારું કરો એને ધર્મ શું કે સારામાં બધું આવી ગયું ખરાબ બધું આવી ગયું અને સારામાં એટલું જ છે બીજું કઈ કહે સારું કરો એવું કે ખોટું છોડી દો એટલા બે શબ્દમાં છે એ બે શબ્દમાં આખા બધા શાસ્ત્રો મૂક્યા સારું કરો અને ધર્મ ખોટું કરો તો અધર્મ અધર્મ નું ફળ પાપ અને સારું કરો પુસ્ત ફોન થી તમને જગત ના સુખો મળશે ભૌતિક અને પાપથી જગત ના દુખો મળશે ફોનિક ફોન હશે તો સંત પુરુષ આ ઊંચા પુરુષ મળી છે અને તે આપણે આગળ વધારશીએ કો પણ એને ધર્મ જ આપણા લોકો પોતાનું એ માને છે મુખ્ય નથી પૂર્ણ કરાય છે પાપ કરાય છે તે અહંકાર કરીને કરાય છે પૂર્ણ કરાય તે અહંકાર કરીને અહંકારી એ જ એ જ આ ધર્મ છે એ ક્યારે સમજાય કેટલી રીતે જાય ત્યારે અહંકાર ધર્મ છે હું જુદો આ જુદો એ જ દેહા દેહ હા બધું ક્યારે શું એટલે આપણે શું કે પુણ્ય પાપ દેવ હે છે એવું કઈ દેવું બોલે છે પુણ્યાચાર પાપાચાર બધી ભાંતિ છે ચૂટેવો કુટે બધી ભ્રાંતિ છે અને એને આ લોકો ધર્મ કર્યો ધર્મ આખા એ સારું લોકો રાખવા ફરજ પડે તે અમારે તે બોલનારા રહેતા હોય તો એટલું કરે તો એનાથી ભૌતિક સુખો શાંતિ પણ તે દેખાતી નથી આ તો અહીંયા આગળ તો પુણ્ય પાપ ને હેરે હેર છોડી દીધો ને આપડે તો ડિસ્ચાર્જ મૂકી દીધા શું લોકો પાછો ભૂલા પાડના રહે ભૂલો પડેલો બીજા ભૂલો પાડે વાગે રહે ને જોડે ફરીશું જગતવા લોકો શું પ્રયત્ન કરી રહ્યા છે જગત ભૂલવા માટે શ્રીમદ આદુ કહ્યું કે આ જગત એક કલાક પણ નિસ્મૃત થાય મોટું પેલી જઈને ધરાવવું પડે પડે જે યાદ કરવું ના તેનું ધરાવવું પડે જગત વિસ્મત થાય તો મને શાંતિ થાય શાંતિ થાય એટલે લોકો એકાગ્ર માટે જ્યાં ચર્ચા પ્રયોગ કરે ધ્યાન કરે બીજું કરે જપય કરે એકાગ્ર થાય એ પાછું આપડે ભૂલાતું જગત ભૂલાયું પેરું આવ્યું તે જગત ના હોય જગત હોય ત્યાં પેલું ના હોય આનંદ કેટલું બધું મોટો નકશો જગત નો નકશો કેવું પેલું પહેર થઈ જાય ઓછું ડ્રોઈંગ કર્યું ભૂલાય ને તો આપણું અક્રમ વિજ્ઞાન છે કલાક જગત ને બહુ કઠિન કામ તો જ્ઞાનીપુરી હસીમાં તો બધું વિસ્તૃત થઈ જાય યાદ જ ના આવે એમ કરાય ની ત્રીજે રસ્તે મે સફળ સાંભળ્યું ને બઉ મજુ ઊંડા બોલ થયા નહી મૂળ બધા ઊંડા નખા મળ્યો અમે જેમ જેમ મારે થાય ઊંડા ન થાય લઈને બેઠેલા કોઈ દેહ યોગ લઈને બેઠેલો એ દેહ એને સંયમ માં રાખવા પડે મનો યોગ લઈને બેઠો જપ યોગ લઈને બેઠો કામ કરતા કરતા કોઈ રાત ના યુગ પામીશું એમ માની ખરે છે આપડે સીધો જ રાત નો યોગ આપડે યોગ જ કરે સીધો હાથ યોગ પેટ ના માટે તો કરવું પડે પેટ માટે તો કરવું પડે ને પેટ પેટ ને બધું મળે છે બહાર નીકળવું પડે સુધી ખરે કૃષ્ણવદન પોઈએ હશે ફોળીએ નામ પાડ્યું હશે તમને શું લાગે તમે ખરેખર કોણ છો નામ શું હોય નામમાં કઈ જ નથી અસ્તિત્વ છે જે કોઈ જેનું અસ્તિત્વ હોય તેનાથી કઈ નથી એવું ના ભૂલાય અસ્તિત્વ છે નામ જોડે નહીં તમે ખરેખર છો પણ તમે શું છો એ જાણવાની મનુષ્ય મનુષ્ય છે માલિક છો આ બોડી તમારી છે તમે એના માલિક છો તમે આ દેહ ના માલિક છો મન ના માલિક છો બુદ્ધિ ના માલિક છો અહંકાર માલિક છો એવા તમે કોણ ખબર નથી ઉપાધિ ઉપાધિ રૂપ ના લાગે એટલે પછી શું છે આપડે ઉપાધિ હોય તે ઉપાધિ આપણે લાગે નહી લાગે છે તે પોતે હું કોણ છું વાંધતો નથી એટલે બધા <laughs> વાતચીત માં દરેક ની દ્રષ્ટિ જુદી તો હોય ના હોય બધે ના હોય ફેમિલી કોણ નામ કઈ એકતા હોય દરેક પોતાની સ્વતંત્ર વિચારવાની શક્તિ હોવી જોઈએ ને ઓડિશા વિચારતો સ્વતંત્ર જોડે સ્વતંત્ર ક્યાં નહીં બતાવજો બતાવીએ ખબર પડી જાય સફર થવું પડે સાચો હોય તો અહી આ ઘરમાં જ ધખો કરે આપડા ક્યાં જો ડખો નહીં કરો તો કરે એટલે મહેરમય આ ના થાય તો બઉ તમને ના સારું લાગે બે દિવસ આકર્ષ ના થયું હોય તો બઉ સારું નથી કરતા ઓપિઝિયન કોચકોચ ના કરીએ એમને બેસીયે સારું નારાજ બેસે જે કોઈ કે બધું માની લેવાની જરૂરિયાત થઈ એમ કે કોઈ આપડ ને કે માની લેવાની એટલે સ્વતંત્રતા છે દરેક ને કેવાની દરેક ને સ્વતંત્રતા બોલે એ કે આપડે માનવું નામ આપડે આટલું કહ્યું આપડે કહીએ આમ તો એકબીજા ને ખુબ જ મેળ છે પણ મંતવ્ય તો દરેક ના જુદા હોય ને જરાક પ્રોબ્લેમ થાય પેલા બહાર કાઢી નાખે શું કરું હા ફેમિલી માં થાય એ પેલે આપડે કહ્યું હોય તો શું કરું હિન્દુસ્તાન માં પચાસ પછી હોય હાથ માણસ છોકરાઓ મારી પાસે આવ્યા એ ભણેલા બધા એન્જિનિયર થયેલા સારી લગ્ન કરવું નથી છોકરીઓ કોઈ ની ઓછી થાય ને બહુ છોકરીઓ લગ્ન કરવું નથી કેમ ભાઈ શું છે લગ્ન કરવામાં જવાન ઉમર છે લગ્ન કરવું જોઈએ ના કરવું જોઈએ તમને આટલી નાની મનમાં અમારે ફાધર જોયું અમે મન પણ નથી અત્યારે ફાધર મદન જોવા કર્યું કે સુખ નથી એવું અમને અનુભવ માં આવ્યું જય સુખ નથી અનુભવ જોતા બાળકો ને તો પપ્પા નહી પહોંચે છે એટલે મમ્મી ને પપ્પા જવાબદાર છે મોક ફેરફાર થયે થાય એટલે આપડે છોકરા સુધાર ફેમિલી સાતેરે એને છોકરાઓ સુદ્રેશ છે ને ફેમિલી જોડે રહીને છોકરાઓ સુદ્રેશ છે ને તો કે સુદ્રેશ થાય પ્રોબ્લેમ ના થાય તમે તો પ્રોબ્લેમ થાય પ્રોબ્લેમ તો આપનું થાને પ્રોબ્લેમ કોને પ્રોબ્લેમ છે એના પર આધાર છે આમ ડેકોરેશન કરીને કરું પણ કરે છે સારું નહીં બીજા ની લાગણી ને ચોખુસ <laughs> તમને કેવું લાગે એવું કે ભાઈ મારા ફાદુ ની વાઈફ તો સત્ય તો કરું સત્ય તો છે એ કે છે કેવા પ્રકારે કરવું જોઈએ જાનવરો બધા પ્રેમ ભરા બચ્ચો હોય ને આપડે ઇન્ડિયન છે આર્ય સંસ્કૃતિ ના છે સંસ્કૃતિ તો આપડી સારી ઊંચી નહિ નહીં બરોબર તમને ઠીક ના લાગે નહિ આપડી સારી છે પણ બીજાની બહુ ખરાબ છે બે કઈ વાતચીત કરજો હા બધી ખુલાસે અને ઘર માં ફેમિલી અત્યારે કારણ કેવું હોય કેવું હોય કે રગરકોમ નું અથડામણ ના આવે એટલે તપાસ કરે કે આ ખોટી હતી તેને કાઢી નાખે શું બુદ્ધિ નું એડજસ્ટમેન્ટ કડી ખાઈ થઈ જવું કેમ કે તમે તમે થાકો હજી ધીરેજ પકડે ના એટલે ના આ ના રહેવું જોઈએ એવું આપણું ઈચ્છા જીવન જીવતા તો આવડું જોઈએ બીજું બધું બધું આવડ્યું મને એ ટિકેટમાં રહેતા ના આવડ્યું હું સ્વ સ્વ પ્રકાશક છું એટલે તો સમજાવે ભાઈ પૂછે છે હું સ્વ પર પ્રકાશક છું જાણું છું બુદ્ધિ શું થઈ ગઈ ત્યાં જાણું અને બહાર ની વસ્તુઓ ચા સારી થઈ ગઈ છે ખરાબ થઈ ગઈ છે બધી બહાર જાણું છું ને અંદર જાણું છું એટલે દ્રશ્ય જાણું છું दृष्टा नहीं जाए स्व पर आत्मा चीजों ने बदमा थे नही त्यादी पर प्रकाशक होता नहीं स्व ना जु सके पर जुए, जुए ब નહી ને બે ને બે ને ચારે પોતે દ્રષ્ટા ને રાજા પડી ગયું છે રાતી સલા છે બગડ નઈ ને સુધર્યું છે ને સહી બે ખેતર માં બધું અમે દાળા બળા આપીને નાખ્યા લઈએ તેને વાયા લઈએ પછી પાણી છું હોય તારું કામ નીંદુ હોય તારું કામ નીંદુ થાય છે એટલે બીજા છોડવા નકાવ નીકળ્યા હોય એવું કાઢી નાખે આપડા લોકો સ્થળે એટલે પેલા છોકરાનું પોષણ છોડવાનું પોષણ ભરે નહીં તો બીજા છોડ્યા પી જાય પછી પેલા ના પોષણ ભરે ગુલાબી જાય નીંદ અને પછી વરિજ થાય તો મારી જવાબદારી શું કે વરિજ ના થાય એમાં છે ને આપડે ઇન્ડિયન આર્ય પ્રજા અંધાળી જેવું વર્તન કેમકું હોય તે આ પ્રકારે સીધું ભાષાઓનું સાધના પે જવાનું બરોબર એટલે આપડે એવું ચેતવું કે એ મુશ્કેલી ના થાય તો મુશ્કેલી વિના થાય એવું આપડે તૈયારી રાખવી જોઈએ તેના છેલ્લી ઘડી રસ્તાઓ થશે ચાલી દરક બા બીમારીમાં થઈ જાય ને એ તો બધે રિપેર થઇ જાય જાય સરસ થઇ જાય નઈ તો આપડા બાબા એ અમીર બાબા એ તો આપડા ઉપદેશ હું મારે જ નહીં જ નહીં બરોબર આ આ મને ી થઈ ગયું હા મારા બચ્ચા કેજી કે એ તો રાત્રે ઊંઘવાય નથી રહેતી એટલી ડાહી હતી ડાયરી થઈ ગયે હજુ એ તો ઘઉના લોટ ની લોક કે છે ને ગરમી થાય ઘઉના લોટ થાય ને કિહુએ તો થાય ને એટલે પછી આમ ભી બચી દો પછી બાફરો થાય કેળવી પડે બાકી તો સમય ઘોચવાડો ના ઉભો થાય તારે સમજ્યા કેવાય કદી ઘોંચવાડો ઉભો ના થાય ત્યારે સમજાય કેવાય આપણે કોઈ દાળ ઘૂંચવાડ ઉભો ના થાય ત્યારે સમજ્યા થાય ઘોંચવાડે ને જગ્યા તો પાર કરી આવવાની આપણને એવું થાય ને તમારે થાય છે ગુજવાડો થાય છે ના પણ ટેબલ લેન્ડ ઉપર કે હિલી ટેબલ પર નહી હે કોઈ દિયો ટેબલ ઉપર કોઈ ડાળો નહી ના ટેબલ લેન ટેબલ નહી ટેબલ લેન ઉસ્તે પ્લેટ યા હિલી પ્રદેશ હિલી હિલ સેન વેલી ગીર પ્રદેશ ટેબલ લેન ને એમાં ક્યાં તને એવું ગુછાળો ભા થાય કાઈ આપ જીવન કેટને ગમે છે કે આ જીવનમાં કેમ ઓછોળો થાય એટલે આ જીવન ગમે છે અને એકને આ જીવન નથી ગમતું એમાં ગુચવાળો થાય ભારત સારું હતું કે કાલું ન કેમ આ ઇન્ડિયા સારું હતું અને અમેરિકા સારું નથી એમાં ગુચવાળો થાય ઓ અને પેલા આયાતા પહેલા અમેરિકા સારું લાગતું ઇન્ડિયા સારું લાગતું કે ખબર નહી પડે મને સારું લાગે છે કે ગેજી મને અમેરિકા ઇન્ડિયા માં શું નહિ ધણી માં હમણાં થઈ જાય આ તો ઊંઘ નથી લાગતી